ઘરે ગયેલો છે ઘરે પોતે પકડી ગયો છે સંજોગો હા ગાચુ છે ના એવું કઈ બોલું કે એની જાતે બોલિંગ નાખે બેટિંગ પણ એની જાતે કરે આપણે નાવા માટે તો જવા દીધા પેલો સં કેલાનો તો ખરેખર પડે હા અમને હમ હોય સંસારમાં ની નાચવા બરા ને અમાર નાચવા હમ હોય બધાર પડતો નથી ની સરાય રાતો સ એક બર હમ હમ બધાર પડતું ના ની સન અમાર તો બહુ ભારે હમ આપણે આમ ગેર બતા દેજો ઓર વૈભવ બિલકત ફૂટેતા હા ભીસક ફૂટે છે હા હા હંકાર ના ગયા અહંકાર તો પડ જાય અહંકાર તો ઉભો કર્યું જન્મા કર્યું કઈ પરિસ્થિતિ ઉભું થયું તે પરિસ્થિતિ હોય કઈ બધું કોઈ ચીજ ના હોય તો જન્મ થાય બે વાગી બોલા હતા હોય ત્યાં ઈર્ષા વધારે હોય બઉ જબરજસ્ત ઈર્ષા ઈચા ના ગમતી હોય તો ડ્રાઈવર કહે ડ્રાઈવર ના કહે તો બતાવે તો વધી રહેગા બધા આવે ને આપડે બંધાવવું પડે મોટું રાતભર બંધાવવું પડે એના માટે ચાર વાર પાંચ વાગ જ જાય તો ઉત્સાહ ની હાથે તૈયાર થાય દરેક ચીજ રગર પ્રયત્ન ઓછા પ્રયત્ન મળે બિલકુલ જોડા અને ત્યાં આખો તરફ મહેનત કરતા તમારે ચોર થવું હોય તો ચોર સાથે આવો દેવ થવું હોય તો દેવ સાથે આવો તો કે આ શું કેવા માંગે છે એ ઓફિસ માં ચર્ચા થઈ તો લોકો સમજાયું નહી એટલે એમને એવો પ્રશ્નો પૂછે તમે છો એવું કેવા વાગે છે કે અત્યારે કોઈ આપડા છોકરા ને છે તેવો હોય તો એટલે એ જે કાપતો હોય એના આપડે ઓર નું પાડીએ છોકરા કઈ દે સિગરેટ નઈ પેટી રાખી દે એ જે પીતો હોય પેલા ને કહીએ છોકરામાં આપડે સમજે કે ગજામાં આગળ તારે સમજી ગા સીગા સીગા લાગે પછી ગાડી પછી એની વાંચવાનું જો કર્યા કરે બસ દેવ પણ આવે કે જે પોતાનું સુખ બીજા ને આપ્યા કરતો હોય પોતાનું સુખ બીજા ને આપ્યા દેવજ થવાનું હોય એ દેવ જીજા આપી દે છે દેવઠા ને એવા ને એન્જિનિયર એ અઘરું છે એ એવું અમારી પાસે છ મહિના શીખવાય છે મારી કોઈ કોલેજ જ ના આવે આપડે એક માત્ર આસપાસ મોટી ઉંમર આમાં કરોડો કરોડો કરોડ કરોડો બધી તરીકે ગરબે હતા ખરાબ રીતે નોકરી કરે ચાર તો પાંચ છે ભાગ રહ્યો તેનો રહેતા ભાઈએ ખાલી કરી દેખાય ના લીધેલું ને તે દાદા બધે લઈ ગયા બિચારા ગોધરા લઈને ટ્રાટી રાખી ખાવાનું ધીમે ધીમે પતરા માંગ્યા ધીમે ધીમે પછી એ તારીધર્યું નાખ્યું ધીમે ધીમે બધા પૈસા નઈ એક પેઢો ભણાય નઈ હજુ ક દાદા મેલું મોરુ થાય નહી જાય કઈ જાય ભડકાય આપડે આને સમજાન કરીએ તારે આરંદ જાય ને ગયા નથી ના રાખવી પડે હિંમત હું તમારો સમસ્યા છે એ ક્યાં થશે હિંમત હવે ક્યાં કોઈ નહિ લોક તારી લઈ જવાના સરકારી હોય તો લઈ જાય તારી અત્યારે ગરીબ આપડું હતી કે એ તો સચિવ માં આપડું હતું જેમ જેમ જો આપણું કરે પૈસા લાય ધંધામાં જતા ભરગુર શું ગયા છે ધંધામાં તો આપડે વ્યાજ આપીએ છીએ ને વ્યાજ ની જોખમદાય છે શું કરું વાલું થાય વધે દુઃખ વધે એવું કઈ ધંધા કરતા આમ કોલે ભગવાન છે લોકો ભગવાન કરતા મુસલમાન હાર બરકાત બરકાત રહી ને રામ તાઈ મારે દુઃખ મને હાપી દે ને તમને મારા દુઃખ તમને તમને કેટલી થાય તમને યાદ ના રહેવું છે એવું તમે સોપી દો તમને યાદ ના રહ્યું તમને એવું દુઃખ પણ છે મને શું કહેજો કથે દુઃખ તો સરસ લાગે પછી દુઃખ તો આવે નથી દુનિયા કોઈ જાતનો હેલ્પિંગ પ્રોબ્લેમ નથી એમ નુકસાનકારક પ્રોબ્લેમ જે નુકસાન કરજો માટે જે જે આપડો મહાત્મા કે જયારે દાદા બે લાખ રૂપિયા બેંક ચાલીસ હજાર રૂપિયા લઈ લઉં અને પછી હજાર ફરી આવું અને એ પૈસા વેર વેર કરું તારે હું ખૂણે બે હે ઘણી મરી ગયો હોય તો ખૂણે બેનર ખૂણો થઈ જાય બધું બધા ભાઈ એક બધું ઓછી કરી લાગે મને કહ્યું આપડે નહીં તો મારે ના જીવાય કહેવું એક જી ના ભાવ એકતા હો ભગવાન થવાનું છે થઈ ગયો કેટલી ચિંતા નહીં ખરું શીખવાડી દીધું તમે અને બધું આવે હા ખાઈ બળા થાય પછી રસ્તો જ છે હા સાધો સીધો રસ્તો છે પોતાની જાત ખરાબ કરી દે નહી તો આ કેટલા ચડ્યો હતા પૂછ્યું ચડો હતા મેળ્યો જરૂર એને પાંચ ને લોભિયો તમારી કદાચ માટે બેબી એ કઈ નકલી મૂકી છે રહી ગઈ કે ખબર પડી નકલી ચડી રહી છે ખોરા ખોરા કરી સાહેબ બાબો કહે છે બેબી ની કહેશે દાદા વગર હતી ત્યાં કે બોલ ને હમણાં જ પછી પછી ખોવા કર્યું પછી ગઈ છે લાવ નીચે પછી કુદર નાખ્યા જોયા એ તો એની ચેડી ગઈ કર આ જતી રહી કે મને મને સુરત માં એક આવ્યો આપડે મા હીરા ને પડી પા લઈ ને આવ્યો કે દાદા મારે તમારી એક હીરા લીટી બનાવી છે એ તમારી વાંકરી લોપ મારે શું કહ્યું લોકો તો લોકો ભાવા બનાવી દેવા ના લે આપણને આવું ત્યારે માટે આ બધું હાથમાં કઈ લો કઈ લોને કેતો હતો ઈરવાલ મને તો વાત જોડે આવતી તો આ જોડે આવતા હોય એવું તને કાતરી હોય છે જોડે આવે નઈ ડિઝાઇન આવે કરે તો કરે છે એના માટે માથવા જમાડ્યા પુસ્પા કે દાદા તમારા એમાં રીક્ષા આપી દેજો દીક્ષા આપવાનું હોય ને વ્યવહારિક વાત જ્ઞાન સાથે વધુ વધારે ફિટ થાય વ્યવહારિક વાતો છે પણ જ્ઞાન સાથે ની છે ને કામ લાગે કામ લાગે કામ લાગે કામ ના લાગે બપુ મારિયને કોઈ બધી વાત તો કામ લાગે કોકને કામ લાગે સાહેબ એટલે સુડી ઉડે સુડી કોલા પ્રો તે તે ને દોજો બે બળ બળું કામ લઈને ઝાડા થયા થયા ત્યાં આપી જ થયા કાં કે હોવ જોઈએ ને જે નીકળવાની જરૂર છે મેક્યું ભાવ કોઈ પૂછતું નથી ભાવ પૂછવા મળ્યો કોઈ ભાવ પૂછતો નથી જવા જઈએ ભાવ પૂછતું જ મહિના બે મહિના પછી બે મહિના પછી આપે જઈ લો ને પછી બંધ થઈ જાય ને તો એ ખબર પડી ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય પંખો બંધ થાય તોય ખબર લક્ષણ પછી કોણ છે ખબર પડે रातक अक्षर अक्षर औषधि दर गुण मूल औषधि कोई अयोग्य कोई अयोग्य दरक न दरकनी रचना दुर्लभ આના દરેક ચીજે શાક હોય એના બધા ભાવે આપણે અમારા આપણી ચેતવણી મળવી જોઈએ એ તો મજા જ કરીએ નિયમો રહ્યા છો પાણી પાણી લેવા ના રસિક બેન એવું કરી આપે છે હાથ સારા રંજન શું છે કૂતરા પડ્યા હોય કઈ હોય તો ઠીક છે બાપુ જીવતા હતા સતીશભાઈ પૂછે છે કે આપે કહ્યું કે ગાડી કે ત્યાં આગળ અટકી જાય ઉભી રહી જાય તો કે શું થાય અમારી પાસે બગાડી બગડે છે રસી ભર લાલ આત્મા આત્મા જાય ને શું કરે બીજે જવાનું છૂટ નહી દાદા તરફ થી પછી આત્મા આવી ગયું પૂરું તમને કેમ એટલે મારા માટે કે છે કે કાલ થી ચિમનભાઈ ને ઓછું આપશું શું હતું આપડે કીધું ઓછું આપશે મને લાગતું વર્ગી પડ્યું છે એટલે આપણે વર્ગી વળતું નહીં સુધી પછી ઓલકાર ખાય તો રસીબંધ કુ વાત છે આમ ભાગ માં જીધા તું પણ અંદર આવું કઈ પણ દાદા નું તો વાક્ય છે ને બોલી જાય કેટલા હું તો બધા બોલતો પાણી ભરે ના ના કરું રાખ્યું પાણી ના પીવામાં નાખો ના કહીએ પછી દુકા ને બધી આ સાગર દીકરો પીયા એટલે આ ને બધી જાગૃતિ પૂર્વક્રિયા નથી અજાગ્રત હું ક્રિયાઓ ચાલવા દઈએ કડી ખારી કરે છે જાગૃતિ ના ચાલ ચાલ થાય છે તતની હરી બલે લેકતીમાં ચિત્ર રાખી ગોત ભયારે ભયત્રા રે દોડ ને બેચડે તો કેનેન પર કે જો નીકળ ગાવા જે આતો વાત કરો ના ના કો કો હે ઓ કો જરૂરી વાત નથી ખાઈ ભાવ ના વખત રાઈ ભાવી કઈ દાખ્યા જાગૃતિ કેવી જાગૃત કેવું હોય કે બહાર નીકળે ને અંદર બહાર નીકળે અંદર બહાર નીકળે પણ અંદર બહાર નીકળે બહાર નીકળે નઈ એ થી શું કરે ને શું પણ આપડે ત્યાં સુધી જઈ શકીએ અંદર બાર બંધે જ રે મકાન માં પહેનાર માણસો આ બાજુ ને જોર કરે મારી પાસે આ બાજુ આવવાનું છતાં લોકો એટલે ખેતી ને પેલી વાર લઈ જાય તો એ જાણે ખરો મારે એ બાજુ છતાં આ લોકો ખેંચે છે પણ પાછો પાછું આ બાજુ આ બધું આ બાજુ આ બાજુ કરુકે એમ નસન પૂર્ણ કર્યા છે તારે રસી બધા જ પૂરી કરે મીઠે હાઈ ક્લાસ બહાર જાય પણ આપડી બાઉન્ડ્રી માં બાઉન્ડ્રીમાં ખાવા જરૂર હોય બાઉન્ડ્રી માં બહાર વેપાર જરૂર ગયું પાછી મને ના ઘર માં સતીષભાઈ કે છે કે આ વૃત્તિઓ જે બહાર જાય છે અને પછી જે પાછી ખેંચી આવે છે એનું મૂળ કારણ સંકેત છે ને વૃક્ષિયો શું છે સંકેત થી સુખ પ્રાપ્ત થાય એટલે સુખથી ઘેર પ્રાપ્ત થવા મળે વ્યક્તિઓ બહાર સુવા જાય હાર્યુંટક બટેક કરી કઈ મળ્યું નહી પણ અહી તો ચોખ્ખું રોકડું મળે પછી ત્યાં આવે બાર સુખ ખો વીઓ બધી સૂક ના દરેક વસ્તુ પેલું આપણને પ્રસિદ્ધિ બેઠી જાય ભણવા આપણે. આપણને પેલી પ્રસિદ્ધિ બેઠ પછી ધીમે ધીમે અનુભવ થતા જાય અને પછી વર્તન અત્યારે તમે ભૌતિક સુખો ચોપડી વાતો એટલે તમને જરૂર વાંચો એટલે તમે શ્રદ્ધા છે એવું આજે નિયમ બધી એના આપડા શું કે છે ન કેટલું મોટું એટલે એને ગમે ત્યારે રસ્તા માંગી રહ્યા આવું મોટું મન ધરાવે છે એને અપૂર્વક કેવા માને છે એનું બહુ મોટું મળે ને ચાર પાંચ રૂપિયા અનુભવ હાડુલ